ના સ્ત્રી બેઠી હોય એ જગ્યા ઉપર લોકો ઉડતું રાખ દેસ ના કારખાના નવ વાર ની આપણે શું કરીએ એક વાર નીકળી એક વાર નું નહીં વાર છે અને મનમાં જે વિચાર આવે તો એના છત્ર થી નવ વાર તો અત્યારે કોઈ માણસ થઈ શકે નહીં તમે શું નવું કરી શકો તમે સમજાય છે શું મને ગમે એવું કરવું જોઈએ મને ગમે એવું કરવું જોઈએ આગળ મનુષ્ય યોની માં આવ્યો ત્યાર પછી છૂટાયું ને મનુષ્ય યોની માં આવ્યા પછી છૂટ્યું ને ના ના સંસાર ના સૂચનો છે માટે થઈ છે ને પાણી ના લાકડા તો માણસ માટે તૈયાર રાખે છે ને તેને ગાઢાળ કઈ ને આપડે જેમ ઝંઝાળ ના કઈ તો પાછો ભરવાની પ્રયત્ન કરે તમારું શું કેવું શું કેવું છે ઝંઝાળ એમ કે છે કે લાકડા અને પારણું તો મનુષ્ય ગતિ માટે જ છે લાકડા અને પારણા મનુષ્ય ગતિ માટે છે આ બંધાયેલા છે એવું આ બધું બુદ્ધિ માટે બીજા જાનવર કરે કે દાંતિક છે ભેગા થાય ને છે કરવાનો હોય તો આ જો આ બુદ્ધિ બધા મોક્ષ માર્ગ જ છે ઉત્તરો ઉત્તર અર્ધમાન થાય છે આ મનુષ્ય માં શક્ત ગું થાય છે જગ્યા કેવાય કર્મ બાંધે બધી ચાલે કપટ તો મારે કપટ નથી માયા કેવું જરા દાદા હપ્તવાણીમાં લખ્યું છે જ્ઞાની પુરુષ ની નો ફલ મળે છે અને ભૂકો માં જે છે એ તો છે પ્રત્યક્ષ વાણી આ પ્રેરફરાબડા નહીં આવવાય એટલે એમ કે છે કે ઘણા ખરા યોગીઓને બધા ચમત્કારો આવે છે ચમત્કાર એટલે ચમત્કારી ભાષામાં નહીં પણ જે સામાન્ય રીતે લોકો ના જોઈ શકે સમજી શકે એવી વસ્તુ એ લોકો કરી શકે એવું દાદા નું કેમ નથી વિશેષ શક્તિ હોય એમ કોને વિશેષ શક્તિ હો તમે કોને કયા દાદા નામ જોઈ લીધું પણ ચોખ્ખો માણસ હોય ને સમજાય છે એક માણસ અહિયાં આગળ આખા શહેર માં છે ખુબ બધું ક્યાં લે લોકો અને બધાને ટાઈમ સર પાછા આપે એટલે એનામાં દસ લાખ ભેગા કરવાની સિદ્ધિ કરી નહીં કે નહીં એકદમ ભેગા ખાતું અંદર રાખવું અને વધારે સિદ્ધિ કઈ હોય કે જે પોતાને પોતાને બધું જમવાનું આપે છતાં ઓછું જમીને પણ લોકોને જમાવી દે એ વધારે સીધી પેલા રણેશ્વર દાસી હતા ને કરવાનું છે બધા છોકરા નહી થયેલો એક માલમાં કોઈ એવો જન્મ નથી આજે હિન્દુસ્તાન બધું પેપર માં આપે ને બને જ નહીં બનેલું ચમત્કારો ભેજા બાદ બધા ફેરફાર થઈ જાય આપડે ઉમર આવ્યા છે તમારું ઘર સ્વર્ગ થઈ ગયું સ્વર્ગ ના હોય આ રમણ શક્તિ એ જ શક્તિ છે અમારી પાસે અમારું તો કોઈ દળે સીધી વાપરવાનું ભાઈ રહી આ તો સરહદ ઉત્પન્ન થયું હોય વાપરી ભગવાન કશું કરતા નથી હું રક્ષા કરવા શબ્દ સારો કહેતો તમાતો હોય એ માણસી બધી થાય જયારે જોવા ત્યારે મળે હે જરૂર હોય ત્યારે મળી રહેતો વરસાદ છે પછી પ્રધાનો ને બધા દીવાને જે બધા ખંડેરા માર્ગ ને ખબર આપી બાળવાનું કે બોલાવી ગયા ગાડી પર બે હાર ગાડી પેસા નાની પુત એટલે ઘરે સીધી ના આપડે બહાર ના વાપરે શરીર માટે ના વાપરે શરીર બધા ડાક્ટર પાસે જાય આ ડાક્ટર કેસે તમારે શું આવવું પડે છે એટલે આવું પડે મુશ્કેલી માં હોય ધર્મ મુશ્કેલી માં હોય ખરે વાપરે ધર્મ મુશ્કેલી માં હોય ધર્મ ઉપર આ ફટાયું હોય તમે કેમ લાગે તમે સીધી સમજ્યા સીધી કોને કહેવાય આપણે બેઠું નાખવાસીન પાય ને પરમાણુ થાય છે માનસિક પરમાણુ ખાય છે આપડે કે એના મા બાપ ને મરવા ના દીધા હોય ભાઈને ના મરવા દીધો હોય તો કોઈ પાક્યો તો પછી અમર છે એની સિદ્ધિ સંડા એ નિયમ રાખવાનો બધા નિયમ પાલવાથી સિદ્ધિ પણ થાય પોલ માં ધારણ માં પહેતો હોય અને આ પોલ બધી બધા આખી આખી પોલ સાપ થી ભરેલી ચાલતી હોય સાપત ચાલ્યા કરતા અને પેલો સીલવાન છે તે ઉગાડે પગે કે એને ખબર ના પડે કે ભાઈ અંધારામાં એના રસ્તામાં હોય નહિ કારણ કે છે હડે નહી અગ્નિ પ્રગટું પ્રગટ થાય એકદમ ઉપરા સબરી છડી જાય ઉપરાબરી જાય આગળ ઉપરા છબરી અંધારામાં હવે આવું લોકો દેખે બધા બાવાનું જાય તો કઈ શકાય તમારું વપરાય ના થાય ખાતે ના પણ નહિ વાપરી દે કઈ થાય તો સારું એમ નહી વાપરી દેખ ચઢાવે આપી દે ચઢાય અને મને ચઢાઈ દેવા છે આ યે તો કરી હતી આટમાં આવતા નથી એ તો બધા ચાલે કે મને એને સંદેગ લઈને આવી દે કે એસી કરે કાં શબ્દ કહેતા એક સો મચ ડિસ્બર્ડ છે હે સો મટ બી પોલિસિકલ બેન આટલી જ તું જડી મને જો આવું હોય ને તો તું મળી હું નથી હોતો હું તો જાગૃતિ બોલું છું શું આપડે પણ વિચાર કે છે તો એ બઉ સારું એને સમજણ મળી અઢાર વર્ષની ઉંમર આપણું તરત સુધર પડે ભૂપેન્દ્રભાઈ તમારે ખાવાડી બધા ઊંઘયા જ કરે ઊંઘ્યા કરે માસો ઊંઘ કરે શું એવી નઈ ઊંઘવાની જાગૃત